કોઈ દુખી છે એટલે તમને દુખી દેખાય છે કુદરત નો નિયમ એવો છે સરખું દુઃખ ને સરખું દુઃખ તમે તમારે ઘરે જમવા પડાવો ને રોજ આખો નાઈ જાય હું આવું મારી શું થાય એવું ના કુદરત ને ક્યાં નિયમ છે કે તે ટકા ચોત્રીસ ટકા થાય તો માણસ પછી એને બગાડી નાખે આજુ ખાવાનું પૂરું નાખી દે તો પછી હજાર ભૂખી મળવું પડે તમવા રોજ નાખી જાય અમેરિકા એ ત્યારે શું બધા જ માણસો નું એક સાથે કર્મ ફાકેલું હા હા લોકો લાલ વાગા નીકળતા બધાના બધા જવાબ છે તમે જેટલા એના બધા ના જવાબ છે મારી પાસે આમ એવું લાગે છે એવું ના બોલે બીજા માણસો જાપાન મોરે છે હજારો માણસ હેન્ડીકેપ બની ગયા જે કર્મો ભોગવટો છે ને એ બધું એમનો પોતાના ઇફેક્ટ છે કહો કે ઉધો એક્સિડન્ટ માનુ છો બસ એટલે કઈ બેસ્ટન રી બરાબર એક્સિડન્ટ એટલે કે એક ઓજ ને ઉધો એક્સિડન્ટ એ માનુ છો કે એક્સિડન્સી થઈ ગયું એમ કહોસ ને એક્સિડન્ટા દુનિયામાં છે નહીં એક્સિડન્ટ એટલે સમજવાની શક્તિ નહીં હોય એ એક્સિડન્ટ બોલે છે યાન ઇન્ઝલેન્ડ હે સો મેની કોડીઝ આર અહીં તું મેલી કોડીઝ એક્સિડન્ટ હોતો જ નથી આ તો આ તો સમજ નહી પડવાથી ઇન્સિડન્ટ છે એમ કેલું એક્સિડેન્ટ છે બધા જવાબ છે મારી પાસે એવું કોઈ કરી શકે એમ એમ કે છે કે એક મહાન સંત બે વર્ષ પેલા અંગે બરોડા માં હોસ્પિટલ માં પીડાતા હતા ત્યારે મેં એમને પૂછ્યું કે તમને કેમ આવું બધું થાય છે કે પૂજાઈ ને પૂજાય પોતાના પોતાના પરિણામ છે આ તો બહ નું કાર્ય છે પોતાની આબું એટલા માટે લોકોના મોટા દુઃખ લેનારા દુઃખ શું લેવાનો હતો કોઈ કોઈ ને રહી શું રહી શકેર્ખ બનાવે લોકો ને મૂર્ખ બનાવે હું માનતો નથી આપણે કેમ દુઃખ પડ્યું બધું શું કહ્યું હું તો વડાપ્રધાન દુઃખ તારા દુઃખ તું ભોગવ આવું બોલું શું મોટો દુઃખ દેવા વાળો આવ્યો લઈ નકાય તો ખરું દુખ કોઈ લઈ ના શકતું હોય પણ આપી શકે ખરું એ એ દુખ લઈ શકતો નથી આપી શકે તો આપડું ઇફેક્ટ છે the detection regenerative vector tumhe je apo chhe ne e pan vector thi apai dete aap je kay vector lai jage to e vector h m baba why doesn't the body has to die at all why not why doesn't the soul from the cell the set of vibrations that it takes the body with so we don't have to come back yourself શરીર ને કેમ મરી જવું પડે કેમ જીવ એની સાથે આત્મા કેમ લઈ નઈ જાય છે શરીર ને મરવું કેમ પડે દાદા કે ચાલુ કેમ ના રહે કાયમ આમ શરીર સેબલ થયું એમ નઈ દાદા એમ કે છે કે આ શરીર મરી જાય છે બોડી મરવું પડે છે એના કરતા આત્મા એમાં એવો ફેરફાર કેમ નથી થતો કે મરેજ નહીં અને ચાલુ જ રે એટલે જ્યાં જાય ત્યાં ચાલુ જ આત્મારે ગમે જ નઈ એના કરતા બધું ઉત્તમ ગમે એટલે આ કપડા ભાદી જાય બીજા ને સારા લેવા પૂરી થઇ જાય કોઈ મૂર્ખ લઈ જાય અચ્છા એમ કે છે કે હું જે ધર્મ ના વાતાવરણ વચ્ચે ઉછળ્યો છું એમાં એવું કેતા શરીર લઈને જતા રહ્યા બધા અલગ થઈ ગયા વ્યવસ્થા હોય છે બધી વ્યવસ્થા હોય આપડે ત્યાં બધા અલગ થઈ ગયેલા આપડે ત્યાં બધા ઘણા ખરા અલગ થઈ ગયેલા આટલા બધા આવડે બધું parah abre badi akala to the western hindu teachers i've heard of who materialize and dematerialize what are they doing when they make the planet with their body and and did exam hua sa sare mari par bolam cha and did exam maro paksha par wo bija loko avlo ke jo ke va jin se is the camp am get it. કે ઘણા સંતો કે અહિયાં શરીર રાખી અને બીજે જાય અને સાચી વાત છે તો બધા એવું કરે છે તો એ શું કઈ રીતે લોકો ને મનાવે છે કે મેં આ શરીર છોડ્યું છે ના હું નથી ભગવાન ભગવાન નઈ શું કામ છે ચાર ડિગ્રી ઓછી છે ભગવાન એ ભગવાન ક્લિયર એ ક્લિયર છે શું અને જેમ છે તેમ હોય આનું બિગીનિંગ થયેલું નથી આ જગત બધું વિભાવિત બાબત છે ને વિભાવિત બાબત છે ને જગત મનુષ્યો છે પોતે આમાં અવસ્થાઓ નું ફેરફાર થયા કરે છે અવસ્થાઓ વિનાશી છે માણુ છે એમાં પણ એવું જ છે ને કે ઇલેક્ટ્રોન ચેન્જ થયા કરે છે બધું એની અવસ્થાઓ ચેન્જ થયા કરે બાકી એનું એ જ છે બધું અવસ્થા ચેન્જ થયા કરે કેટલાક એમ કે છે કે હિન્દુસ્તાન માં એમ કે મોટા માં મોટા પ્રખર જ્યોતિષ ને બોલાવીએ અને લગ્ન નું મુહૂર્ત અને પછી બીજા દિવસે મરી જાય છોકરો કે છોકરી તો એવું જ્યોતિષ શું છે એમ કે એવું બધું આટલું બધું મોટા માણસો નથી ગણતરી આવડે જાત આવેલી તમને એવું એનું ખોટું પડે એટલે જાણવું કે ગણતરી નથી આવતી આવેલા કારણ કે જીવકો છે જ્યોતિષ એટલે શું જીવતો એટલે પોતે નવા કર્મ બને કોઈ ના કરે તો જ્યોતિષ સાચું પડે કેલ્ક્યુલેશન છે <laughs> <laughs> <laughs> અચ્છા એમનો એક બીજો પ્રશ્ન એ છે કે આપડે હિન્દુસ્તાન માં કોઈ સ્વામી ચંદ્ર કરી ને છે તે બઉ મોટામાં મોટો જ્યોતિષ છે અને દુનિયા નો ખુબ પૈસા વાળો માણસ એક છે આરબ એનું નામ ખચોગીસ્વામી ની સલાહ થી એ આરબ એક મોટી કંપની અને આ તારું ચાલશે તો એ પણ સુઈ ગયું પછી થોડા આપણા લોકો એ ચંદ્રસ્વામી એ કે આ સ્ટોક લેજો આમાં બહુ ફાયદો થશે તે બધું એ ગયું તો આ શું છે આવા મોટા ચંદ્ર સ્વામી કેવડાવે છે અને એવું કેવાય છે કે બહુ જ ખુબ કરોડપતિ માણસ છે આરબ એને એક કંપની લેવાની કીધી હતી ચંદ્રરવાના ધંધા છે ભરેલો હશે સારો કે ના ભરેલો હશે સારો અર્ધો અડધો આજે હોય તો આપડે વેચવું હોય તો કોલસાડા લે કોલસાલસા લાકડું લાકડા વાર તો જે કે ના લે તો બની લાઈક ઓમ મોલે ઓમય કોમ પર દે દે બહુ લોકો મરાતા સાવા લોકો જેટલું ગામ એટલું કસરક ગામ જે જેટલું ગામ એટલું કરેક ઓજે કરેક ચાલે આને પ્રશ્ન છે હા આઈ અન્ડરસ્ટેન્ડ ધ કાર્મા આ વોન ગીવ એન એક્ઝામ્પલ સોમ વન હિટ માય કાર્ that is my karma and I see that, but how about the person who hits my car, is God sending that person or is it the law that He is creating karma, He is supposed to, or how about the person who is doing this in dreaming? Uh, on what basis He is doing that? Yeah, uh. how come He is doing that? Uh -huh. is ભટકાય તો મારા કર્મ ને લીધે મારી ગાડી ને એક્સિડન્ટ થયો અને હું એ ભોગું છું પણ પેલો સામે વાળો જે મને મારે છે એ કયા આધાર થી મારે છે વૈજ્ઞાનિક રીતે થઈ છે આ બારના વિજ્ઞાન થી નહિ આંતરિક વિજ્ઞાન બારના વિજ્ઞાન થી આંતરિક વિજ્ઞાન જુદી છે થયો અહિયા સાયન્ટિસ્ટ છે ને હજી મને સમજ નથી પડતી બધું સમજાય બધું સમજાય અમદાવાદ ના મિલ માલિકો ને તે કામ ના કરે ચગેરી કામ કરે તે ઘેરી ને આરામ કરે છે જેમ કોમ્પ્યુટર ની અંદર બત્રીસ વસ્તુ ઝીરો વન માં વાંચ્યું છે મેગેઝીન માં કે આપણા મગજ માં યાદ રાખવાની શક્તિ જે છે અમુક યાદ રાખીને મને એમાં ભી પાણી જેવા નાના નાના તંતુઓ છે કે જે ઝીરો વન ની મારફતે વ્યક્ત કરે છે એનું એડજસ્ટ આજે કોમ્પ્યુટર સિસ્ટમ હોય છે ને એની જે મિકેનિઝમ હોય છે તેમાં જે બધા એડજસ્ટમેન્ટ હોય એક સો સુધી પણ એનું જે બેઝિક એડ્યુસમ ઝીરો વન એના આધારે બધું વર્ક કરતું હોય તો કે એવું અત્યારે એક મેડિકલ સાયન્સ એવું શોધખોળ થઈ છે કે માણસ ના જે યાદ શક્તિ હોય તે આ કોમ્પ્યુટર તો કે ભગવાન એવું કેમ મગજ માં મૂક્યું નથી ભગવાન ભગવાન નથી શક્તિ નથી આવી શકતી નથી બીજી આનંદ શક્તિ એને કોઈ દોરણી આપતી છે કે દરિયા નો જાણ થી રીત માં આવ્યો કોણ ખોરી છે લો બળી શું કુ ગુરુકર્ષણ નો નિયમ કરે છે એને મદદ કરે છે ગુરુત્વાકર્ષણ નો નિયમ ગુરુત્વાકર્ષણ નિયમ ગુરુત્વાકર્ષણ નિયમ જ નથી ખોટી વાત છે બધી રાત જ ખોટી છે આવડું બધું કોઠું પડે ને આ કોઠો પાકે છે ને નીચે ઉપર મસ્ત દોડી શકે અને બધું ત્યાર જાણે પણ એવું કઈ તિયરી નથી આ તો મૂર્ખા લોકો ને તિયરી ગુરુત્વાકર્ષણ ને સિવાય પણ દુનિયા ચાલુ છે ત્યાંથી આ બધું ચાલ્યા કુદરત નો નિયમ જ છે કુદરત નો નિયમ છે પણ એના નિયમ કીધું કરી ના એ ગુજરાત ઉડે નઈ નથી ઉડે જો એમ કેવાનું છે કેટલીક કોર્સ નક્કી કરે તો ગુરુત્વ બત્રીસ ફૂટ પર કોર્સ છે તેનું વેઇટ માપી બત્રીસ ફૂટે બધું આપડે તો થિયરી છે બધી હવે એ બીજી કોણ ચલાવે છે આપડે પાણી ને ખૂટ ઉઠવાની શક્તિ છે પોતાના સભા થી ચાલી રહી છે ભક્તો પોતાના સભા થી ચાલી રહી છે આ દુનિયા સભા છે ઓળખો સ્વભાવ ઓળખો અને સ્વભાવ જ કામ કરી રહ્યા છે ભગવાન તો અંદર બેઠેલા છે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિધિબલ ઇનવિઝિબલ નાના નાના જંતુઓ જે ડાક્ટરો છે દેખાતા નથી તેમાં પણ ભગવાન બેઠા એ ભગવાન ઓળખવાના છે ભગવાન ને આટલા બધા હોજવા કેમ બહુ પડે બહુ મોઘા થાય છે દાદા મોટા ભાઈ નથી મોગા દાદા મોઘા આપડે આપડે આ વેપાર મળ્યો છે વેપાર ઓછો થઈ જાય એટલે દેખાય આ ધંધાર બી કરી સાંભળે તો ધંધાર ના હજે કઈ તમને બધી શક્તિ ધંધાર કઈ થઈ ગઈ છે એ ધંધાર માંથી મૂકું તો એટલે ભગવાન એ ભગવાન શું કે ધંધાર ગમે ત્યાં સુધી આ ધંધાર નો and that moment they have started again then that really the may you go there go there is an experience all that the thing that me most is is most the thing that we call love the attraction towards another divine entity is it enough is it enough? Is it a distraction from our goal, or why is it here? What is this thing that we have, this attraction from other beings, that draws us so, and we move to the edge of what we have in our hands? And you're just, isn't that an abstraction, an obstacle? He said that, I thought that, today, we had to work in one year. Three parents, or <coughs> someone else, and my husband had to work. તમે જાતીય સંબંધ માં ઉતરોગતિ માં લઈ જાય છે આપણને શરીર માં જે પરમાણુ છે પરમાણુ છે ગુજરાત ના પરમાણુ હોય આ લોકો શું ચ હું ગયો મને ખેતી લીધો શું આકર્ષણ થી શરીર ખેંચી ત્યારે જોયું આકર્ષણ છે એટલે આપણને આપણા રીઅલ સ્વભાવથી છુટતા પાડવા માટેનું આ કઈ ટ્રેપ કેવું છે હા હા આ તો સંસાર ચાલે માટેનું છે તો બને હા એવરીબોડી એ વેતો બરાબર જાવ જાવ દે ઇસુનો હાથ ડેવલપ એક ઓહ સંડાસ કિયર પ્રોબ્લેમ that all of the planes of life are coming together as one's birth, and that will be the highest consciousness. They're all overlapping now, the planes of life, and the physical world are now. And you can hear that when they all overlap into one, that that's when the highest consciousness is reached. What's it at? What? I didn't understand the questions about you. All the lives, overlap, all of the planes of life right now, like the physical plane in this plane here, and then the astral plane, all of them are overlapping now and coming into one. If it's true that when they come into one, that, will, that will be the highest state of consciousness that everyone will give to you. There's <laughs> a different place, by the way. There's a different place, by the way. My place, different place. Dad, I ask you, that you have a very sweet body, and you have a very sweet body, and you have a very sweet body, પ્લે હોય છે ને લેવલ્સ હોય છે બોડી હોય છે ગેસ્ટ્રોલ બોડી હોય પછી આપડી અત્યારની જે બોડી છે એ દેખાય બોડી એ બધું એમ કે ભેગું થઈ જાય ઓવરલેટ થાય એકબીજા ઉપર ક્યારે એમ કે તમારું ફાઈનલ પોઈન્ટ આવ્યું કેવાય આપડે પેલું જે પૂર્ણ જાગ્રત અવસ્થા ક્યારે એ લોકો એમ માને છે કે જયારે આ ત્રણેય સૂક્ષ્મસરી કારણસરી અને સુર શરીર બધા ત્રણે એકબીજા માં ભેગા થઈ જાય ત્યાર પછી કે છે કે એનું ફૂલ જાગૃતિ અવસ્થા આવી જાય જાગૃતિ બાર નો પરિગ્રહ ઓછો થઈ જતા જાગૃતિ આવે બાર નો પરિગ્રહ ઓછો થઈ જતા જાગૃતિ આવેગ્રહ જાગૃતિ તમે જઈ શકું શું કહ્યું હાજરી માં આપતો ટેન્શન વગર ના છો પણ આપની હાજરી ને બધા ઇન્ડિયા વાળા કેતા હતા કાયમ માટે અહી જવા નહીં તમે અમને હમઝર ભરી કે જો તો એ લોકો નહીં આપવા દે તો શું કરજો દેશ પછી આપવાના પડે ની દરેક ને જરૂર મારી જરૂર ના હોય જેને હમઝેર પડે તેને ના હમઝેદ પડે ને તો ગાડીમાં મને ધરતો હોય ને કઈ બુદા ખર્ચા હોય તો અમારો ક્લેમ ના કરે હું જ્ઞાની છું પટેલ કેવું પડે ભગવાન બાકી એક વાત્રો હોય ને કે ભગવાન રૂપા તો અહિયાં આવો છો મારા આપડા આપણા લોકો માં અનુ જરાક કચાશ હોય છે શું હોય છે જે ઉપયોગ માર છે ને એમાં કચાશ થાય છે બધે લઈને લઈને આ પરિગ્રહ ને લીધે બધરશન થાય છે પણ આ જ્ઞાન આપ્યા પછી પરિગ્રહ નડતો નથી આપણું જ્ઞાન એવું છે પરિગ્રહ અડે નહીં ઉડી જાય ને પરિગ્રહ માં રહેવા જતા તેમ આ જ્ઞાન વિજ્ઞાન છે મોટા મોટું નડતર છે એ રીતે પરિગ્રહ ની જે ચિકાસ છે એ મોટા મોટી નળતર છે આત્મા ને છૂટા રાખવાની એટલે પરિગ્રહ ને એના બોજા લઈને બોધન લઈને આત્મા જાગૃતિ નથી એટલે પુર્યાવાસ માં આવે જ નહીં હું જ છું અને મને ભજવું એટલે તારે બધું જ આવી ગયું એમ તો તમારા માં ભગવાન છે અને અમે તમને ભજીએ તો બધું આવી ગયું એ હકીકત થી લેવી એમ કે છે કૃષ્ણ ભગવાન ગીતા માં અર્જુન ને કહ્યું કે દરેક માં ઝાડ માં પાન માં દરેક જીવ માત્ર બહાર કશું ખોલવાનું નથી મંદિર માં જવાની જરૂર નથી તમારે જવું હોય તો જવું એનો સ્વભાવ છે જતો હોય જવા દેવો ખ્યાલ નહી રાખવાની આપડે ધામ પણ આ સિવાય ખોવા જેવું નથી અહિયાં પૂર્ણવિરામ છે અહિયાં પૂર્ણવિરામ છે બીજે ભાઈ જગતમાં કામ કામા કામ આજી બે કરો લાગુ થઈ હા હા તો સરસ રે આવીલા મારે પેલી દે ગામ પારો છે ને કુછ કુછ કરી દે દો બસ અચ્છા કેક્યુ હા બેટા પાપા સંસાર ઘર નું કેન્દ્ર થઈ કે કુછ કામ લાગે Oh, so I get it. તો શોધખોળ કરતા હોય શોધખોળ જે કરે છે એમ કે એટમ બોમ્બ સિવાય કોઈ બી બીજી એબાવ નોર્મલ એવી કઈ વસ્તુ છે કે જેમ બોમ્બ ને બધું નોર્મલ છે દે ચાર પછી ના થઈ જઈ લાગે તો યાર બસ ન કેર નતો લખી લેને એના બી દેવા છે કાકે એનો એક કોમ ના કરી એક ટેકનિકલ એક જ દોર છે જા બધે વાળી આવી ગઈ હવે છે રાતે તો કોઈ માથે ચા એ તો પાસ થઈ જશે કોઈ સંગેલા માટે કરે તો નહી હવે માર્યા ઓ એમ કે નહી દાદા પૂછે છે મૃત્યુ પછી જીવન હોય લાખો મૃત્યુ પછી નું જીવન છે તમારું લાખો મૃત્યુ થયા હતા લાખો ની કરોડો મૃત્યુ પછી જીવન ને જીવન પછી મૃત્યુ હોય જ આ જીવન એ જીવન નથી પણ આ તો છે પરિણામ છે ખબર નથી દાદા કોઈ પરિણામ છે કોશિશ કર્યા તો તેમાં ફળાયું હવે ફરી અત્યારે વાઈફ જે મળે છે કયા ખાતા પડે ક્યાંય કકડાટ થાય છે કોઈ સારી મળે છે સાતી આવું થાય માણસ ની વસ્તી બોવા સંસારમાં તો એટલા એ માટે કે વધારે કરેલા એટલા માટે વસ્તી વધારે કે મનુષ્ય ની વસ્તી વધી છે તો એનો અર્થ કે બધા બીજા જીવો એ પુણ્ય વધાર કર્યા હશે એટલે માણસ વસ્તી વધે છે બીજા જીવો બીજા જીવો પુણ્ય પાપ કરી શકતા જ નથી મનુષ્યવાય બીજા કોઈ પણ જીવન પાપ કરી શકતા નથી બીજા જીવો ફક્ત સમજાવે તમને વધારે લાગે છે બીજા જીવો મનુષ્ય સિવાયના બધા એ બધા પણ તેને દંડ પડ્યો હોય મને જણાવવામાં અત્યારે તમને જે વસ્તી બધા લાગે એ તો ઉનર કશું નથી પણ એ બધાના સાંભળતા અત્યારે મનુષ્યમાં ભોગવાન આવ્યા છે અને આ પૂરું પાછા ત્યાં ક્યાં જાય છે એટલે બધા રિટર્ન ટિકિટ લઈને આવેલા છે આ મનુષ્ય સારું કરવાના નથી ક્યાં ક્યાં જવાના છે જાનવર માં પ્રસંગ એ સરસ પણ નજર બધા સારું પડશે એકદમ તેનો માર્ગ બતાવો આપે આપેલું જ્ઞાન કેવી રીતે સચવાઈ રહે એનો માર્ગ બતાવો એમને માર્ગ બતાવેલો પાંચ આજના પાસે આપેલી જે એટલે માર્ગ થઈ ગયા પાંચ આજ્ઞા જોડે જોડે એ આપે તો થશે એ પાડે તો થશે ના પાર જોડી જાય પછી બીજો પ્રશ્ન જ્ઞાની પુરુષ પ્રાપ્તિ કેવી રીતે થાય શું પ્રાય છે શું કર્યો હોય પ્રાપ્તિ જ્ઞાની પુરુષ એટલે મહાન પુણ્ય વયદાર થાય ગદડી પુણ્ય પછી મિત્રાક માર્ગ સમજાવો મિત્રાક માર્ગ મિત્રાક માર્ગ જેમાં ભૌતિક ધુખો છોડી દેવાનો હોય સાસુ સુખ ખોલવું એ નમિત રાજમાર્ગ સાસુ સુખ આત્મા છે બીજું કોઈ જ ગયા છે વસ્તુઓમાં છે તે કલ્પના કરેલી આપી થોડું સમજયું